સાત આઠ દિવસ દ્વારા બધા એમ જાણે છે કે આપડે જો એમ બોલવું હોય બોલાય ના બોલવું હોય બંધ એવું નથી આજે તમને કેમ લાગે છે આપડે જયારે બોલવું લિમિટે વાત કરવાની હા નહીં આ તો આપડે સફાઈ કહીએ કે બંધ કરવું આપણા આપના ખેલ છે કે કેમ છે સાડા પાંચ વાગ્યા સુધી લાગ્યા કરે કારણ કે એની પ્રકૃતિ ને મળતા આવે ને તે ક્યાં થાય કેવું કરે ત્યારે એવું બોલવું ભૂખ લાગે એટલે પછી નઈ તો આપડે એમને એમને પેલી ભૂખ લાગે પોતા એટલે મારી પાસે આવે તો બધું ક્યાં આવે એ બઉ મહામ કેટલા અંતરાય પૂરે ત્યારે ભેગું થાય મારી પાસે આવે તો એમને તમજાય મારામાં કઈ કથા છે પોતાને જ થાય ના કરવા ત્યાં સુધી ખબર છે તેને લઈ ગયા માણસ થોડું ઘણું થાય બઉ જગ્યા સામાયિક માં રેવાનું જ હોય તો આપતો કરવાનું ચાલો એવું પડી ગયું બોલું શાંતિ એવું બોલવું એવી થઈ ગઈ બોલવું પડે ભાષાનો વ્યવહાર બધો થઈ ગયો ને આપડે તો કરવા જેવી વસ્તુ નથી આ તો એ પોતે બુદ્ધિપૂર્વક નથી કરતા બુદ્ધિપૂર્વક હમ કે એવું આંધળા એમ કે હું જે કઉ છું તે બાય કે છે તે નહી કરવાનું આવું કરવાનું કેશું એને સમજ પાડી છે ને બાય ને બાય ને ખબર પાડી કેતા પણ હવે તમારામાં નહિ ગાલો ક્યાં છે મુશ્કેલી ના મુકાય એમનામ જઈને તહેવારી અમારે કેમ આનંદ થાય તમે શું કરો હવે કહો ઘણી ના પૈસા ખર્ચીને અમારો આનંદ થાય એવો રસ્તો કરી આવે